ધોળી પથે હતી અને માતાના ફે જમણી પડે છૂટો હતો અને પોતાના મુખાર વંદ ની સભા હતી મોટા મોટા પરમાંશ તથા મોટા હરિભક્ત ને પ્રશ્ન પૂછી નાના મોટા મોટા મોટા મોટા બેઠા છો અમે મોટા મોટા બેઠા છો ભગવાન માંથી અને માથાના ફેટા નો ભેદ જમણી કો છૂટો હતો અને પોતાના મુખારવિંદ આગળ પરમા દેશ દેશ ના હરિભક્ત સભા ભરાઈ ને હતી તે સમય માં સંધ્યા આરતી થઈ રહી શ્રીજી મહારાજમાન થઈને બોલ્યા છે તમે મોટા મોટા બેઠા જુઓ મોટા મોટા બેઠા છો બોલો વાત જે ભગવાન માં હેત હોય તથા ધર્મ માં નિષ્ઠા હોય તો પણ વિચાર ને ના પામો હોય તો અતિ સારા જે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એ પંચ વિષય તે જે તે અતિશય ભૂંડા જે શબ્દાધિક પંચ વિષય તે સરખા થાય નહીં સરખા હજુ આગળ આવશે પેલા સરખા થવા જઈ અને પછી ઉતરતા સારામાં સારા જે આ શબ્દાદીપ વિષયો છે એ નરસા ની સરખા દેખાય ત્યારે કદરૂપા ઉપર થી રૂપવાન માં વૃત્તિ ખેંચાય પેલા તો ભગવાન નો ભક્ત હોય એને ગમે તેવું રૂપવાન હોય હોય એ રૂપવાન સ્વાદિષ્ટ માન મોજ વાળું ગમે એવું પદાર્થ હોય એ ઉતરતા માં આ વિચાર નું પામે પણ આ વિચાર હોય તો આપણે તો રૂપાળા માટે તો દોડા દોડી કરીએ છીએ આરા પદાર્થ ને માટે ગંગા થઈ જઈએ છીએ હજી બરોબર ઊભા થયો અને આ તો ઉત્તરતા માં જ આવું પામે ત્યારે સારા વિષય અથવા તે કરતા પણ અતિશય ભૂંડા થઇ જાય એ પ્રશ્ન સર્વે મોટેરા પરમ હર્વે મોટેરા હરિભક્ત ને પૂછીએ છીએ બેઠા છો કોઈ નો વાંક નો જેરો ગુણવત્તા અનુસાર બહુ વાત કરીને ત્યારે કોઈ સામે આવી મોટી વાતો હવે પાત્ર ને ક્યાં જોવા જાય અમે તો કઈ કઈ કઈ જેમ મોટો ખેડૂત અનસેવિધા જમીન હોય વાવેલી અમે ક્યાં પાત્ર જોવા જઈએ ભગવાન જે આ બ્રહ્માન્ડ માં વધારે કુ પાત્ર મોટા સાધુ જોતા નથી આથી વાતો સિદ્ધ રાખે છે પરમંશ ને તથા સર્વે મોટેરા હરિભક્ત ને અમે પૂછીએ છીએ વિચારે કરીને એ સારા પંચ વિષય ને ગુંડા પંચ વિષય જેવા જાણ્યા હોય તમારો સૌ નો એ વિચાર સાંભળો પણ હવે અમે જે વિચાર કર્યો છે તે કહીએ છીએ આપડે ભગવાન જેમ કોઈ કાગળ પરદેશ થી આવ્યો હોય તેને વાંચી ને તે કાગળના લખનારા જેવી બુદ્ધિ હોય તેવી જણાય આવે છે તથા જેમ પાંચ પાંડવ દ્રૌપદી જી તથા રૂકિની સત્યભામા ભગવાન કરીને તેમના રોગ નું પ્રમાણ તે દર્શન જેવું જ થાય છે અને તેમના વચન કરીને તેમની બુદ્ધિ પ્રમાણ થાય છે તેમ પુરાણ ભારતા ગ્રંથ કરીને એમ સાંભળવામાં આવે છે भगवान जेते जगतनी जे, ते जे ते ने तेना करता छे, छे, सदा साकार साकार अने जो साकार ना तो जगत उत्पत्ती भगवान रह प्रकाश मे सुखमय सुखरूप भगवान प्रलय का माया मारण शरीर सहित लीन वा जे जीव भोग उत्तम पंच विषय कहते गुंडा पंच विषय दुख निर्थे कह જેમ કોઈ ભારે શાહકાર હોય તે રસ્તા ને બે ગરીબ સારું કરાવે છે ઇન્દ્રાદી દેવ છે તે તો એ ભગવાન ની આગળ જેવા સરતાળાના રાત હોય પીપર ની પેટી બાપીને ખાતા હોય અને તે જેવા ગરીબ છે ब्रह्मादिक देव मनुष्यना सुख ने अतिशय उत्तम हे एम जन भगवान ने ब्रह्म दिक ने अर्थे एवं सुख रचिया બુ જાણવા આવે છે તેને કરીને સારા વિષય તે ભૂડા થઈ જાય છે અને સારા સંસારમાં જે પશુ મનુષ્ય દેવતા ભૂત ઇત્યાદિક જ્યાં જ્યાં પંચ વિષય સુખ જણાય છે ધર્મ સહિત જે કિંચિત ભગવાન નો સંબંધ તેને કરીને કરીને છે પણ ભગવાન જેવો પ્રકાશ છે તેવો થોડો છે અને તેથી ગણેશ નથી જાણવા માં વધારે માં વધારે સુખ નો ઢગલો તો હોય અને વધારે માં વધારે માત્ર માં એક ઠેકાણે સુખ હોય કારણ કે સમાન નથી એટલે કે ઊંચા માં ઊંચો છેડો તો હશે વધારે સુખ ભગવાન અનુમાન નીકળે અને વધારે સુખ ભગવાન માં જાણવા માં આવે તો એનાથી વધારે નજીક થવા પ્રયત્ન કરે એટલે આ સુખ આ જગત સુખ છે એમાં અંતરાય કરનારા નીવડે એટલે એમાં એને વેરભાવ થાય કાગજ લખનાર ની બુ ની ખબર પડે એવી જ રીતે શાસ્ત્રો માંથી બુદ્ધિ વાળો હોય તો આ ભગવાન જે સુખ જે વાત કરી ના ધારા આવે કે મનુષ્ય માં પશુ જે કઈ સુખ્યું છે કેમ કે ભગવાન છે જેવી રીતે આ મસાલ બળે છે એની જેમ નજીક જેમ અજવાળું વધારે પ્રકાશ છે ઈથી જાય તો પ્રકાશ ઓછો થાય ઈથી જાય તો બિલકુલ ના એમ જેમ ભગવાન પાસે જેમ નજીક એમ એમ સુખ વધારે છે એટલું સુખ ઓછું છે એટલે જેમ જેમ બને વન નગી થાય તો ઉત્તર પંચ વિષય થાય તો આ પ્રશ્ન શું અને પંચ વિષયો છે એ ઉત્તરતા માં ઉતરતા કેમ થાય આટલા પ્રશ્ન આવે તો કે આમ સમજે તો ઉત્તરતા માં ઉતરતા થાય પછી વાત વિસ્તારે કરી ને પેલા કાગળ ઉપર દેખાય આવે બધા દેખાય સમજુ માણસ ને દેખાય સામાન્ય આ જગત માં આપડે જીવીયે છે ગરીબ મધ્યમ વર્ગ અને ઉત્તમ વર્ગ એમાં બધા ફેરફારો દેખાય છે ઇન્દ્રાદિક દેવતા ના ઇન્દ્રાદિક ની આગળ જાણીતા બ્રહ્માદિક ના આવે હવે બ્રહ્માદિક ના સુખો એ જીવ માપી ન શકાય એવા મોટા છે છતાં શાસ્ત્ર માં સાધુ ને હું ક્યારેક ભલા થઈ કોઈ માગતા નહી થવું હોય તો દેવો છે દેવો ઈશ્વર ગણ દેવો ઇન્દ્રાદિક ગણ પણ આ એક બ્રહ્માંડ ના એના સુખ કેટલા ભગવાન ના એના કેટલા આખા જગત ની ઉત્પત્તિ કરવી હોય આવે તો ઉપડી જાય એ મહાદેવ કામ કરે બધાય નું ખાલી જગ્યા કરાવી દઈએ તમારે બંને એક બ્રહ્માંડ ની અંદર દસ જણા છે એમાં છ અને ચાર પ્રે છે એક એક વિભાગ માં આ છે એક મુખ્ય અને એક નાયબ એક મુખ્ય અને એક નાયબ એ ત્રણ દુ છ થઈ જાય ને સંઘર્ષ મુખ્ય છે મોટા કલેક્ટરો અને બ્રહ્મા વિષ્ણુ મહેશ માં શ્રી કૃષ્ણ નારાયણ લક્ષ્મી નારાયણ નર નારાયણ અને પણ એનું કામ શું છે આમાં દૈવી જીવો હોય એના કલ્યાણના માર્ગ નું પોષણ કરવું અથવા કોઈ રીતે આવીને જીવ ને આ જગત નું કલ્યાણ કરેલ માં કાગળ નું દ્રષ્ટાંત લક્ષનારા ની બુદ્ધિ આવેલા પણ ુદ્ધ કોણ પ્રતિમ્ન કોણ વાસુદેવ કોણ અને એના વૈભવો ના વર્ણન છે પછી ઓહો અને આટલા વૈભવ એવા તો આનંદ કરોડ બ્રહ્માંડ કેટલા બ્રહ્મા થયા કેટલા વિષ્ણુ થયા કેટલા મહાદેવ એક આનંદ કરોડ બ્રહ્માંડો એવા આનંદ કરોડ બ્રહ્માજી વિષ્ણુ મહાદેવ અનિરુદ્ધ પ્રદ્યમ્ન સંઘર્ષણ આ માળખું કેટલું મોટું છે એના પતિ પાછા મહાપુરુષ થાય મહાપુર કેટલી મોજ બનુમાન તો કરવું જોઈએ જેવી દ્રષ્ટિએ વિચાર કરો આવા ભગવાન નું આપણે ભજન કરવું એની પાસે જવું છે આવડા બધા નીચા થઇ જાય આ વૈભવ એમાં આલોક ના વૈભવ એ તો કઈ નથી આ વિચાર ને જે પામે તે સારા સારા રમણી પંજવેશી ના યા અલં અલકા બાર કા થી લે પણ આ વિચાર મે ન પામ્યો હોય તો તો આમાનનામાં બોલતાવાય કરે હો આ બેનો વિચાર વતોજ નથી જો કે મુસરરા કે મારા મારા એ ટાઈમ થઈ ગયો છે એટમે જાણો સહજાનંદ ગૌમારે નારી દેવ જનમા